નિરાધાર ત્યાં આધાર હોય છે તેથી કરું પેલા નથી બે હું કરું હું કરું એ જ્ઞાન દાદા જે આધાર આપતા તે જ્ઞાન વખત કાલે ત્યાં મૂકી દેસો ને જે આધાર આપતા હતા એ કાલે જ્ઞાન વખતે આપણા ચરણ માં મૂકી દીધો એ જે આધાર આપતા એ આધાર આપનારા હતા ને બધું ભાવ ઘર આપી દીધું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 વિજ્ઞાન માં ધીમે ધીમે ક્રોધ ની આ જગત માં જયારે નામ પડ્યું શાંત છતા ગુસ્સો કરો શાંત માણસ ગુસ્સો કરે શાંત માણસ ગુસ્સો કરે છતા ગુસ્સો કર્યો શાંત માણસ लाखों टन रू हो okay. बाप, बाप गुस्सा करते छोकरा जोड़े बाप फेराप जो गुस्सा करे जो फेर तुम बाप गुस्सा बाप नो पुत्र प्रत्ये गुस्सो हाई अमुक अंशायी हमारे सारू चिन्ह करते दीक गुस्सो करे कई हेतु भाव ठीक करे कई सारू परिणाम आए હા એ તો ગુસ્સો કરે છે તેનો હેતુ પેલા સુધારવા માટેનો છે બાપ નો હેતુ પણ લોકો એમ જ કે આ ગુસ્સે લોકો તો છે લોકો તો પાલથી જોઈએ ગુસ્સે કર્યો કેટલાક ગ્રોહિયો છોકરા પર ગુસ્સે કર્યો હવે જે ક્રોધ છે એનું ડેફિનેશન હોય છે શું ડેફિનેશન હોય કે ક્રોધ હંમેશા એ ક્યારે કે એની પાછળ હિંસક ભાવ હોય શું હોય અને બે શબ્દ એની પાછળ હોય કપટ ક્યારે કેવાય એની પાછળ હિંસક ભાવ હોય હા એની વ્યાખ્યા ખરેખર જગત ને એ વ્યાખ્યા ના આવે તહેવારમાં પણ આધ્યાત્મિક રીતે હિંસક ભાવ નહી હોય તે તમને આરીબી ગુસ્સો કર્યો કોઈ જોડે અને તમે કહેશો કે ના આમ ના થવું જોઈએ એ તમે એટલે જે હિંસક ભાવ હતો જે એકાકાર થઈને હિંસક ભાવ હતો તે સુધી ગયો જેમાં પાછળ તમારું એકતા નથી આત્માનરે ભરતા નથી ત્યાં સુધી ક્રોધ કહેવાય નઈ ઘરે તો ગુસ્તો જ નથી હા પણ બીજી જગા એ થશે ને તો નહી તો થાય છે તો આ તે એ નામ તોડી ગયો નહીં હવે છોકરાની ઉપર જે બાપ ગુસ્સો કરે છે એની મેં હિંસક ભાવ નથી પણ હિંસક ભાવ નથી એની પાસે શું છે ગુસ્સો ના કહેવાય ગુસ્સો હિંસક ભાવ સહી આવું સાયન્ટિફિક આ ગોધમાં આપણા કહેલા છે પણ આવું જોયું તમને સમજે હું શું કરું ગયા સમજાયું તમને આમાં વાત બધી પછી શું પૂછતા ભાવકર્મ એનું પુણ્ય ફળ આવે ત્રણ પાક ફળાવે એટલું છે દેવ ભાવકર્મ પૂછ્યું ભાવ ભાવકર્મ પ્રશ્ન પૂછવા માટે ભાવકર્મ કે પાપ બંધાવ્યું એ ભાવનું પાપ એનાથી પાપ ભોગવવું પડશે અને આનાથી શું ભાવ કરે સારું પણ હવે તો તમે કરતા જ નહીં ભાવના કરતા જ ના રહ્યા तब पो ना एक हवतार ना વિજ્ઞાન છે તમે હિસાબ કહેલો બહુ સુંદર વિજ્ઞાન છે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 પાણી ટોકી છે પાણી હોય ના છે મોટી ટોંકી જબરદસ્ત દુકાન ની ટોંકી નીચે લાકડા હગાઈ ગરમ કરાવી ખુબ પાણી ઉકળ્યું પેલા નહવા માર્યા હોય મારા નહિ રહ્યા ટોંકી અડધી ટોકી જ પાણી રહ્યું ગરમ ગરમ રાખો બારી એટલે ત્યાં એમ પૂછે હવે આ લોકો તો નહી રહ્યા હવે આ ટોકી માં પાણી ગરમ છે હવે શું કરીશું કે ચાલુ કરવા માટે આપડે બરફ બરફ લાવવો પડશે એ તો કહો ભાઈ ને આપડે કઈક ના હોય જાય સલામતી અગ્નિ નો સ્વભાવ છે કે શાંત થઈ જાય શાંત થઈ જાય પાણીમાં અને આત્મા એના સ્વભાવ માં જવું મોક્ષ છે એનો સ્વભાવ છે શું છે વિભાવ હેલો જે વસ્તુ અઘરી હોય ને હું તમને સમજાવું જે વસ્તુ સાધના કરતી વખતે અઘરી હોય તે વસ્તુ નું ફળ સાધ્યફ હોય શું હોય સાધ્યફળ અઘરું હોય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 વચ્ચે કઈ ડકો કરે તો માખણ જુદું પાડ્યું છાતે નું તો છાશ ની અંદર માખણ જતું રહેતું તમે તો અમારું છાતે જુદું પાડી આપ્યું પેલું તો મનમાં આ તો વિજ્ઞાન કેવાય આ તો થર્મ ફળ આપનારું લાલજી ભાઈ આવતું જાય મારે પડે છે અત્યારે પાંચ વાગે મોટી પાંચ વાગે પછી દાર્મિક છે દાદા નું છે પછી ભટકો ગયા લેવા હવે કોના જીવના જીવ ક્યાં ગયા પોતાનો હિસાબો પોતે ખારા પડ્યો આ સરકો આરામ માલાયક છે બીજું બલબુ છે બુદ્ધિ ના બધા તમને દેખાતા દાખ બધા ના દેખાતા હતા ને કોઈ નો દોષ છે નઈ કોઈ નાખ્યું જે દેખાય છે એમ નામ સંસાર સંસાર કરતી ને શું વાગી ગયા છે જોવામાં આવે છે હા એવું જ છે બધું એવું છે બધું આવું છે બધું બધું ભૂમિ વગર માર્ગ કોણ દેખાડે હજુ હજી દસ પંદર દાખલ દેખાઈ જાય છે ભાઈ તો દેખાઈ જાય છે કરે છે તમારે ભાઈ ના સારું ચાલે બઉ સુંદર ગોઠવેલું છે વાળે છે નિયમથી આ વાગ્યા મૂકી દે પછી એમાં છૂટવાર મારે જોડતો ને તમારે દાંત રાતો ને બોલતું બોલત નહીં બધી કારણ છે તેથી દેખાય થઇ જાય છે અને આમ સરખા ને આમ સરખા ને આમ કરે વ્યવહારમાં એવું થઈ જાય છે એક દાદો વિધિ રાખી નાખવા દાખો હા અત્યાર તો અરબત છે એવું જાગૃતિ આપડે જાણીએ છીએ કે જાગૃતિ જાત્રા ગયા દાદા ભવિષ્ય કઈ બોલ્યા કશું ના તારે નવરા બળિયા શુદ્ધ ઉપયોગ છે જે શુદ્ધ ઉપયોગ છે શુદ્ધ ઉપયોગ અને આ કાલ નું કેવું જ્ઞાન કેવાય કે ચાલે સાચું કેવું જ્ઞાન નહી ભગવાન કૃષ્ણ ભગવાન ની પૂજ્યા કર્યા પૂજા કર્યા વિયોગી સ્વભાવ ના રે વિરાટ ભલાકાતા દોસ્તાર ઇતકારી તેલામાં દે નું કાંતે એના કરતા નિપ્તાનામાં હોતું છે ઓલ ગ્રામ છે વેસમાં ત્યાં જું દેહરા આ આ આ આનપતિ વીટી હાથે વીટી હાથે આ આ વીટી હાથે મારે આ પરમાણું વાલું નથી પરમાણુ વાલું નથી બીજા ના ગમે લીધી બઉ સુંદર વધારે અસર થાય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 સમાધાન લઈને આવે છે કે મારા એ આપી તન તન તન ખવાડે લેજો પહેલા જ્યાં જ્યાં ત્યાં ત્યાં જ ગુצવાળો ઊભો કરી નાખે આ આખો બગેર થઈ ગલે આ લગન તો ક્યાં જાવ દર્દ આવી આ મગર સંસાર મગરા તિલન નરે મગરા તિલન લાગે કેવું કેવું ભાગ્ય પોતાની પ્રતિ અને બીજાની પ્રતિ બરોબર એટલે આપડે આ બધું રાખેલું બધે પોતાની પ્રતિ રાખવું જેમ એક ધણી કરી અને બીજા બધા જે કરવા નિશ્ચય હવે બીજી કઈ તો દેવ દેવી જ માનતા નથી હોય જે લોકો માને છે એની શ્રદ્ધા ને બોલે છે દેવદેવી બીજા ની જે છે બીજા દેવદેવી માન્યતા એનો સ્વીકાર કરો એ તમે સ્વીકાર ના કરો એ પ્રત્યે સંતિષ થઈ જાય મારે બતાવું પડે ભંગ દરેક માસી માછીમારે કઈ ગુણો કર્યો છે આ કયા હિસાબે થાય છે સમજાવવા વિનંતી માછીમાર ને છે તે મરે માછી મરે મરે નહી પાપ હોય તો આપડે પ્રયત્ન કરે તો એટલે માછલીઓ મારે છે માછીમાર ને પછી ભોગવવાનું રહ્યું મારી તેનું ભોગવવાનું રહ્યું અને માથડી ગુનો કરેલો સમજાય બીજો પ્રશ્ન મારા એક ને પૈસા ઉધાર લેવાનું તે પૈસા પાછા ના પાછા ત્યારે ગયા જમાના લેણા છે એમ કે છે તો એ ગયા જન્મ લેણું ખોટું ગયા છે પૈસા પૈસા આપડે આપ્યા ની કઈ પૂન જાગ્યું હોય ને આપડે જવાનું થયું હોય ને તો આવું અવરી ગોતી એટલે એનું પૂન જાગ્યું હોય ત્યારે મળી જાય પછી ના આપેક ના આપેલો ગુનો એનો બહુ થયો તમને તમારે નઈ એના એને ગુનો સાબુત જ ગમે ત્યાં આગળ અમા લેડ દે આપડે નથી આવી ગયો નથી એટલા લોકો શું કેમ એતો તમે છો નવું કરો છો બીજો પ્રશ્ન ઘણી વાર મળતી ભેટ સોગાદો એ પણ કુલદેવ ના કર્મો ફળ નો હિસાબ હશે સમજાવવાથી આ ભેટ સોગાદો મળે છે ને ત્યારે પુણ્ય જાગે છે સાહેબ ભેટ સોગાદો મળે જ છે આપનાર આપનાર કુંડ જાગે છે તો આપવાનું ભાવના થાય છે એ બંધ કરવો હવે ઋણ સંબંધે આરીને મળ્યા સુધારા દેહ એટલે કે પુત્ર ધન પતિ અને શરીર પુરુષ નું કર્મ બધા ચોક્કસ એમાં કોઈ બીજો ખેદ નથી એટલે પુત્ર અમુક જ નહીં અને પછી આપણને આવડી અરી ગાળવા દે અને પછી પેલો બાપ સુ ગયા હું તારા બાપ થોડું ગાવે તમે ગાવે લાવ્યો તું હિસાબ લાવ્યો છું ચૂકવે ને ચૂકવે છે તને એ બહરી ચૂકવે જય સત્ય એટલે આ પૂર્વ ધર્મ નું કર્મ ફળ બધું પાંચમું કર્મ ફળ સ્વયં ઓટોમેટિક મળે છે કે દાતા ભગવાન છે દાતા ભગવાન હોય ને તો થાકી જાય બિચારો ભગવાન ના મળે એટલે કર્મ ફળ કેવી રીતે મળે છે કે કર્મું કર્મ ખોટા કર્યું હોય તો આપડી બુદ્ધિ આપણે ઊંધો રસ્તો દેખાડે કે ઝઘડો થયો ને અફીન લઈ ખાઈ લો કરાવે છીએ એ ભગવાન તું મને બતાવ તો ભગવાન વિચાર માર્યા છે ને સાધન આ સાધન જ મારે છે આત્મારે છે દેહ એ સાધન છે ને ગરમ ફળ ભગવાન સાધન જ છે બે નજીક નજીકની વાતો આત્માની બાબતમાં સરખું માન્યતા છે પણ વૈષ્ણવ ધર્મ આત્મા ચોખ્ખો છે એટલું બોલે છે આત્મા સ્વભાવે કરીને ચોખ્ખો છે કે વિભાવે કરીને ચોખ્ખો હતી મૂળ સ્વભાવ હોય તો ચોખ્ખો છે મૂળ આત્મા ચોખ્ખો છે પોતાનો જન્મ દિવસ ને લગ્ન દિવસ કેવી રીતે ઉજવવો સારી રીતે પસાર કરવો લગ્ન દિવસ તો સારી વાઈ જો મતભેદ ના પડ્યો હોય વાઈબે જઈએ પેલા પતિ દેવ એમ કરી આપડે લગ્ન દિવસ ઉજવેલો કોમ અને જન્મ દિવસ ઉજવવો એ તો અમારી ઉજવે લોકો તે એક વાર પડી ગયું તારે ઉડતા લોકો ઉજવે છે એક વાર ઓછું તો આ ભ્રાંતિ ભેગા થઈએ લોકો ઘેર ઘે છે મારા બાજય છે એટલે હું ઓછું થઈ ગયું બીજા એનો જન્મદિવસ લગ્ન દિવસ ને હશે ખબર પડી જાય આપડે સંસ્કારી છે આ તો એમ આ બે શક્તિ દેવી શક્તિ છે સંસ્કાર છે એ શું કરે ખીલે પહોંચેલી ગાય હોય તમે બોલજો ખીલે સ્ત્રીઓ બંધેલી હીરે બંધેલી એને મરાય કે એને દુઃખ કેમ કરાય બંધેલી કઈ એમાં બાપ મજા હોય એને તારે મળી બતરો સાફ કર્યા હતા મળી નહીં ના મળે અને કેટલાક ને બે મરે હોય છે આપણે નાખી જિંદગી ખરાબી નાખે બરોબર રોજ નું લાગ્યું જો એક બે દાણ હોય પછી રોજ લાગ્યું આ કુ ઓપન કેવું લાવવા માટે શું કરવું આપડે એમને કેવું કે આ અહીંયા એક દાડો બે દાડા જુઓ એ બધા એના એમ થઈ જાય કે આ મગનભી ફેરફાર થઈ ગયા કેવા હતા કલેક્ટર હતા તારે મદદ કેવું તું તારે કેવા ફેરફાર થઈ ગયા એવું એમ લાગે છે આ રીતે રસ્તો છે શું તે વરસાદ પડશે લક્ષ્મી નો વરસાદ વરસ્યો તો એક જાગી છે મૂર્તિ કામ કરે બે આઠ બે હજાર વાણી બધી ફરજો બજાવે બંધ કરી દીધું ફરવાનું આપડે આધ્યાત્મિકલું કરો ને આ ફરી ફરી શું કરવાનું એ જ બંધ થઈ ગયું એ જ બંધ થઈ ને થયો નથી રાખતો ની કીધા ચા ક્યા એ મને ખબર નથી તમને મને ખબર નથી આપને ખબર મન બગડી ગયું છે એવું જ બધું મન તમારે છે નહી ચાલે માયાવી જીવ છે આખો શું કરવાનો આખો જીવ માયાવી જીવ છે એને શું કરવાનો ના રે પૈસા કઈ ગણવાના મન થી મને સંતોષ નથી જે પ્રભુ માં રહેવું છે એ રહેતું નથી मुकुंद माया बदी तेरे खबर मबर न ખબર કરો મને આપણે માની લીધું થવું જોઈએ ના મુકુંદ ભલે ના થાય પણ આપડે માની લીધું રહે આપડે જે સ્વરૂપ છે આપડે કોણ છીએ તે જાણ ને है है है है रोता रोता चौरासी वकील बरोडा सा of the city